અવતારીણે શ્રી સ્વામિનારાયણય નમો નમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણપુરુષો નમો નમ ઓલું તો થઈ ગયું છે ને પૂરું શ્લોક નંબર હું જે તે મારા હૃદયની વિશે શ્રી કૃષ્ણ ભગવાન નું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે તો જેના ડાબા પડખા રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષડી દે છે તેમ જેને પોતાના પ્રતાપથી દારૂ પીવો અને માનસ ભીપિકાનું મંગળાચરણ છે ત્રણ ટીકા છે બોલું ત્રણ ટીકા છે એવી રીતે ત્રણ વિભાગ છે ગુજરાતી બધા થયા છે એ બધા અર્થ દીપિકા નથી ભાષ્યનું કોઈ નથી કર્યું હજી કર્યું ભાષ્ય નું છે એ શાસ્ત્રાર્થ છે જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજી એ કર્યું છે આપડે ક્યાંક ક્યાંક લીધું ચર્ચાઓ લાગડ તો નથી બે થાય આપણે સાધુ ના ધર્મમાં લીધું સાધુ સાધુપદ સાધુપદ પ્રવૃત્તિ નિમિત્ત અને વરણીના ધર્મમાં વર્ણિ શબ્દ નું બધું ભાષ્ય વંટ્રોળીઓ જેમ આંકડાના તુલને ઉડાડી દે છે જેમ આંકડાના તુલ ને ઉડાડી દે છે તેમ જેને પોતાના પ્રતાપ થી પીવો અને માણસ ભક્ષણ કરવાનું ઉપધર્મ પાખંડ ધર્મ આ ભૂમિ ઉપરથી ચો ઉડાડી મૂકો હતો પોષણ કર્યું લોકોના અંતઃકરણ અને પ્રાણો નો ભગવાનની મૂર્તિમાં સરળતાથી નિરોધ કરાવીને પોતાનું મહાન ઐશ્વર્ય સૌને દર્શાવ્યું હતું અને જેમણે અને જે મને અપાર આનંદ આપનારા છે પરમ ઐશ્વર્ય ધર્મનું પોષણ કરે છે ધર્મના વેરી અધર્મ અને અધર્મીઓ તે રૂપ અંધારાનો નાશ કરવામાં સૂર્યના જેવા પ્રતાપી છે આવા શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રીહરિને હું શતાનંદ મુનિ પ્રણામ કરું છું આ શ્લોક સ્વામી પૂજામાં બોલતા દંડવત કરતા રે ત્યારે આ શ્લોક બોલતા અને એક ભગવત સ્વરૂપ ભગવત પ્રસાદ સ્વામી જે ટીકા લખી છે એમાં એક સરસ ઓલું અવ્ય દસમા દુરતા ધર્મ ની સાથે ભક્તિ ને પાકો કરવા જેવો છે ધર્મ ની સાથે ભક્તિ ને આશરીને શ્રી હરિના રાજીપાથી શિક્ષાપત્રીના પ્રતિપાદ્ય અર્થ સ્પષ્ટ બતાવનારી અર્થ દીપિકા નામે ટીકા હું શતાનંદ મુનિ લખું છું તેમાં સત્સ્ત્રો અને સત્પુરુષોના વચન પ્રમાણ રૂપ દર્શાવી શ્રી સ્વામીનારાયણ ભગવાન શિક્ષા પત્રી દ્વારા પ્રમાણ છે એ અર્થ દીપિકા અર્થ દીપિકામાં પ્રમાણ નું પ્રાધાન્ય અને આમાં શાસ્ત્રાર્થ પ્રાધાન્ય શાસ્ત્રાર્થ એટલે લોજિકલ શિક્ષાપત્રી ગ્રંથમાં કોઈ વિઘ્ન નડે નહી એટલા માટે શિષ્ટ પરંપરાથી ચાલુ આવતું ઈષ્ટદેવના સ્મરણરૂપ મંગલાચરણ પહેલા શ્લોકમાં કરે છે જેના ડાબા પડખે રાધિકાજી રહ્યા છે આ વાક્યમાં રાધા શબ્દ છે રાધા એટલે ભક્તોના કાર્ય ભાષ્યમાં એમ નહી ભાષ્યમાં મંગળાચરણ શાસ્ત્રાર્થ કાઢ્યું મંગળ શું કરવાનું કરવું મંગળ ન કરે તો શું થાય કરે તો શું થાય એવું બધું શાસ્ત્રાર્થ બઉ જાદુ છે મંગળાચરણ કરવા ખાતર મંગળાચરણ કર્યું નથી મહારાજે શિષ્ય શિક્ષાર્થ ને માટે મંગળા પોતાને કરવાની જરૂર નથી એનો અર્થ એવો મોટે કરવા માટે મંગળાચર્ય જરૂર છે અને ભગવાન જરૂર પડી હોત તો મનમાં કરી લે તો હાલત પણ મનમાં ન કર્યું મોટે કર્યું છે મોટે કર્યું છે એટલે પોતે ગ્રંથ પૂરો કરવા સમર્થ છે તો પણ વૈદિક પરંપરા જાળવવા માટે આ મંગળાચરણ મહારાજે મોટેથી કર્યું બધા સાંભળે બધા સાંભળે એટલે એ પ્રમાણે કરે એટલે માટે મંગળાચરણ સ્વામી કોઈ પણ કામ કરે તો એમાં પૂજન ખાલી મને ખ્યાલ છે બારણા ચડાવે તો એક બાણી પૂજા કરે ચાંદલા કરીને ગણપતિનું જૂના જમાનામાં ગણેશનું પૂજન કરતા રાધા એટલે ભક્તો ના કાર્યો ને જે સફળ કરી દે અથવા ભક્તજન જેના દ્વારા પોતાના કામોમાં સંપૂર્ણ સફળતા મેળવે રાધા આવો અર્થ રાધા શબ્દ નો થાય છે રાધા અર્થાત વૃષભાનું ગોપની પુત્રી રાધા શબ્દ વિવેચન બ્રહ્મ વહીવર્ત પુરાણ શ્રી કૃષ્ણ જન્મ ખંડ કર્યું છે कोई मानस राधा वो शब्द संभारे, संभव बोले तो ते राधा शब्दों नेक जन्म कर्म भोगम शुभाशुभम आकारो गर्भवासम च मृत्युम रोगम च नाशयत धकारो आयुषो हानिम आकारो भवबंधनम શ્રવણસ્મરણોક્તિભ્ય પ્રણશ્ય ન સંશય રેફો હિ નિશ્ચલાંબુજે સર્વે સદાનંદોગમીશ્વર ધુલ્ય કાળમે દિ સામ સારૂપ્યં તજ્ઞાન હરે સુખમ આકારસ્તેજસો રાશિ દાનશક્તિ હરો યથા યોગશક્તિ યોગમતિરે સ્મૃતિ શ્રુત્યુક્તસ્મરણોદ્યોગાદમોજ કિલબિશં રોગશોકૃત્યુ મૃત્યુ વેપન્ેના સંશય રેફ હકાર તેના અનેક જન્મના પાપને નષ્ટ કરે છે અને સારા નરસા કર્મફળભોગને અટકાવે છે બીજો અક્ષર આ છે હું યુપી માં જાવે રાધે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ ના ભગત નથી સ્વામિનારાયણ ભગવાન ભગવાન ના ભગત થવાનું પ્રવર્તયુ છે એમાં ભગત ના ભગત નહીં ભગવાન ના સીધા ડાયરેક્ટ ભગવાન ના થાય ભગત ના ભગત જાદા થાય રાદે રાધે રાધે અને ચોથો અક્ષર આ છે તેના સંસારના બંધનને કાપે છે આમાં કોઈ સંશય નથી આ પ્રમાણે રાધા શબ્દ બધા જ અનિષ્ટોને દૂર કરે છે અને ઇષ્ટફળને આપે છે राधा शब्द ने कोई मनुष्य श्रद्धा साधा शब्द में प्रथम अक्षर र, स्वरूप अक्ति भगवान चरण कमल में दासपणा भावना जे कोई चाहे नित्य आनंद ने आपे छे। ભક્ત ચિંતા મળી એવા મોટા છે ને કે જળ નિધિ તનુજ રસમાં યથાળ કરે અને જય ધરવા મળે નય જન ઘેર જમે પ્રભુજી પ્યારો રોટલો માગ્યો રોટલો આપવા બઉ ભૂખ લાગે છે રોટલા ઘટતા છે એ નહી અમારો આપો એટલે બહુ રોટલો ભૂલ્યો એટલે એમ થયું કેવો છે મારા જમે હાથી મારા જ આવ્યા બહુ એને હૃદયમાં પ્રેમ ઉભરાણો એટલે કે એમને બહુ ભૂખ લાગી ખાવા આપો તત્કાળ આવો આવો મારે બધું ત્યાર જ છે ઉપરનો ગરમા ગરમ રોટલો આપ્યો મારે હા રોટલો ગરમા ગરમ છે એમ સંકલ્પ નતો કર્યો કે મારા જ એટલે તમે આવ્યા છીખે બહુ પ્રેમથી સંકલ્પ કર્યો મહારાજ જમે આવ્યો એટલે મહારાજ એ એવી રીતે બાદરનો રોટલો લોકો ખાવા જાય રાધા લક્ષ્મીજી બધા થાળ ધરીને ભગવાન ના ચરણ કમલમાં દાસપણાની ભાવના ને આપે છે જે કોઈ ચાહે તેવા નિત્ય આનંદ ને આપે છે બધી જ સિદ્ધિઓને આપે છે ને સાક્ષાત પરમેશ્વરને પણ મેળવી આપે છે એ બહુ સરસ ભજન લખ્યું છે ને મારી ધારા માળી ધારા કેટલા જન્મની કહાણી આંગણે ઉભી લક્ષ્મી લોભાણી ભરવું છે એનું તારું પાણી મારી તારા કેટલા જન્મની કહાણી લક્ષ્મીજી તો નંદજીના આંગણામાં આવીને ત્યાં વાટ જોવે છે પાણી ભરવા માટે એમ સેવા કરવા માટે પણ એને વારો નથી મળતો તૃતીય અક્ષર ધ માં પરમાત્મા સાથે ધ પરમાત્મા સાથે નિવાસ કરાવે છે તેમના જેવો સમય સમય આપે છે તથા ભગવત સ્વરૂપનું સુખ આપે છે ર અને ધ ના પછીનો દ્વિતીય અને ચતુર્થ અક્ષર આ ભગવાનના જેવા જેવી પુષ્કળ તેજસ તેજસ્વીતાને અને દાન શક્તિને આપે છે અનેક પ્રકારની પ્રકારનો પ્રકારના મોહનો નાશ કરે અને તેથી થયેલા પાપોનો નાશ કરે છે રાધા શબ્દના ડરથી તો રોગ શોક મૃત્યુ અને યમરાજ પણ કંપે છે શણગાર કે પૂજામાં અને ચંદન આજી આદિ પૂજા પાત્ર તેમના હાથમાં હોય તેવું સ્પષ્ટ જણાય છે મંદિરોમાં બધા રાધાજી લક્ષ્મીજી બધા ડાબે પડખે હોય ભગવાન મુદ્રામાં લક્ષ્મીજી ને કેવા આપે છે પુરુષાર્થ કાર આ સંપ્રદાયમાં રાધાજી ને વધારે ભગવાન માં જોડવા માટે કોઈ માધ્યમ સિવાય સીધા નથી જોડાય ભગવાન સીધા કોઈક જાય તો ભગવાન લે નઈ અને એલાવ ન કરે કોઈક ને કોઈક ના માધ્યમથી જોડાય લક્ષ્મીજી પ્રાર્થના કરે કે મહારાજ આ જીવ તમે લો તો ભગવાન જલ્દી લઈ ગયા સીધે સીધો આવી ગયો લક્ષ્મીજી ના છટકીને તો ભગવાન એને ગ્રહણ ન કરે આ સંપ્રદાય માં બહુ મહત્વ એમ રાધાજી માધ્યમથી ભગવાન માં જોડાયા આદર્શો છે ને બધા ભગવાનના એતે તે રાધા દયો ભક્તા કર્ત ભક્તિ તો એક ને કરવાની છે રાધાદીક ને નહીં તો એ રાધાદીક ને હા મેં છે તો સિંહાસન ઉપર ને તો એ આદર્શ મૂર્તિ છે એને ઓલી ઉપાસ્ય મૂર્તિ છે આદર્શ અને ઉપાસ્યૂર્તિ છે એ તો ઉપાસના કરવાની છે એટલે રાધાજી ને એની ઉપાસના પોતે ડાયરેક્ટ જઈને આપડે મહારાજ છે એ સાધુ થી આરાધ્ય છે એટલે સાધુ ના મીડિયા થી એની પાસ જઈ શકાય માવદાન પરોક્ષ નું કીર્તન હોત છે ઈતના તો સ્વામી કર્ણા જે પ્રાણ તનસે એમાં પ્રાર્થના કરી કે ગંગાનો તટ હોય યમુના તટ હોય બધા સંત રાધાજી રાધાજી રાધાજી કામ છે ને રાધાજી નું શું કામ છે એટલે આ જબરદાન ભાઈ હતા ને એ બઉ સરસ લડાવતા કે આ જેવું પથારી પીડ્યો હોય છે ડચકા ખાતો હોય અને પડખા સૂળ મારે બાણ ને એની પીડા થતી હોય તો ભગવાન બહુ એટલું બધું જલ્દી રાખે કર્મ પ્રદાતા છે રાધાજી કર્મ પ્રદાતા ક્યાં છે એટલે ભોગવાય કેમ એ રાધાજી ને ખબર ભાઈ દુખ આવ્યું હોય ને કેમ થાય એ રાધાજી ને ખબર હોય ભગવાન ને તો ક્યાં કઈ ખબર કે દુખ શું છે એટલે રાધાજી પછી પ્રાર્થના કરે મહારાજ લઈ લો સાધુ ભેળા હોય અને આ દુખી થતો હોય જેવું તો મહારાજ ને આ એની પ્રાર્થના કરે ને ગુણા દેતા સમય એમ કે અમારા પરંપરા નો છે લક્ષ્મીજી સેવા કરવા માટે ભગવાન ને આશરીને રહે તે શ્રી શ્રયતી હરીમી શ્રયતી હરિમ એટલે ભગવાનની સેવા કરે છે એટલે એને શ્રી કહેવામાં આવે આશ્રય નો અર્થ સેવા છે ભગવાન ના વ્યા છે બહાર પ્રત્યક્ષ લોકો ના દેખી શકે તે રીતે રાધિકાની જેમ જ સેવામાં તત્પર રહ્યા જ છે તે શ્રી રાધિકાજીને લોકો દેખી શકે છે લક્ષ્મીજીને લોકો દેખી નથી શકતા ते श्री भागवता मृतम कयुंछे के श्री प्रेक्ष्य कृष्ण कृष्णसौंद्र लुब्धा ततस्तपी कुरी <coughs> तम कृष्ण कि तपस कारण विजिर्हि तैया गोष्ठे गोपीपे सा अब्रवी तुर्लभ तुर्लभ में प्रोक्ता लक्ष्मीस्थ पुनरब्रवीत સ્વર્ણ રેખે તેનાથ વસ્તુ ઈચ્છા મી વક્ષસી એવમ અસ્વીથી સાસી સ્થિત લક્ષ્મીજી જન્મી તપ મી તપ કરવા મીણા એટલે ભગવાન એની પાસે ગયા હું તો હું કરવા તપ કરે કે વ્રજ ની અંદર રાધાજી ને જેમ તમારે વિહાર કરવા માંગો છો તો દુર્લભ એ ન થાય થાય કે લક્ષ્મીજી કૃષ્ણ ના સૌંદર્ય ને જોઈ ને તેમાં લોભાઈ ગયા પછી તપ કરવા લાગ્યા તેને દેખીને શ્રી કૃષ્ણે કહ્યું શા માટે તપ ગયું બે પ્રકારની ભક્તિ હોય છે એક પ્રેમ લક્ષણા અને બીજી એક વૈધા વિધિ પ્રમાણે એટલે લક્ષ્મીજી છે એ વૈધિ ભક્તિ ના પેલા આદર્શરૂપ છે અને રાધાજી છે એ પ્રેમ લક્ષણ ના આદર રૂપ છે એટલે પ્રેમ લક્ષણા તો કોઈ કે થાય નહીં પ્રેમ લક્ષણ ની ભગવાનને કોઈ બીજું ભાવતો નથી લક્ષ્મીજી કહ્યું શા માટે તપ કરો છો લક્ષ્મીજી એ કહ્યું ગોપી રૂપે થઈને આપની સાથે ગોકુળમાં વિહાર કરવા ચાહું છું કૃષ્ણ કહે તે તો અશક્ય છે ત્યારે ફરીને લક્ષ્મીજી કહ્યું આપની છાતીમાં સોનેરી રેખાની જેમ હું રહેવા ચાહું છું ત્યારે કૃષ્ણ કહે ભલે રહો પછીથી લક્ષ્મીજી શ્રી કૃષ્ણ ભગવાનના વૃક્ષ નિવાસ કરીને રહ્યા તે રીતે જ ભાગવતમાં પણ કહ્યું છે કે તસ્યા શ્રીય જગતામ જનકો જનન્યા વૃક્ષો નિવાસ મકરોત પરમમ વિભૂતે હે વક્ષો નિવાસ મકરોત પરમમ વિભૂતે जगत पिता भगवान जगत सम्पत्ति देवी लक्ष्मी ने वृंदावन विहार करना वृंदावन न एक बाग है भक्त रूप गोवाड़ो गोपीओ क्रीड़ा करना एक शंका कर सकते इष्टदेव रूप में લક્ષ્મીજી તો દ્વારિકામાં હતા ને વૃંદાવનમાં એવું લખ્યું કે વૃંદાવન વિહાર શ્રી કૃષ્ણ વિષ્ણુપુરાણમાં તો એવું કહ્યું છે કે રાઘવત્વે ભવત સીતા રુક્મિણી કૃષ્ણ જન્મ નહીં લક્ષ્મીજી રામાવતારમાં સીતારૂપે હતા અને કૃષ્ણાવતારમાં રૂક્મિણી રૂપે હતા માટે લક્ષ્મીજી તો દ્વારકામાં હતા પણ વૃંદાવનમાં નહીં આવી હકીકત જાહેર છે આ શંકા ખરી છે મનુષ્ય રૂપે પ્રગટેલા લક્ષ્મીજી રૂક્મિણીજી થયા અને દ્વારકામાં શ્રી કૃષ્ણ સાથે રહ્યા આ બાબત સાચી જ છે પરંતુ લોકો ન દેખી શકે તેવા આદ્રશ્ય રૂપે ભગવતી લક્ષ્મીજી વૃંદાવનમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ ની સાથે હતા તેઓ પૃથ્વી ઉપર ત્યારે પોતાના પાર્સદો સેવકો એને લઈને જ દેખાય કે ન દેખાય મહારાજ કીધું અક્ષરધામ અને અક્ષરધામ ના એ બધા એને લઈને જ આવે બીજે ભાગી જાય તો ભગવાન બીજે ભાગી જાય એટલે એને તે અંગે શ્રીમદ ભાગવત કહે છે કે આ પાર્ષદો કડી રૂપ થાય છે લક્ષ્મીજી હોય રાધાજી હોય કે આપણા નંદ સંતો હોય એમાં મોટે ભાગે તો ગુણાદિત્યાનંદ સ્વામી કે ગોપાલનંદ સ્વામી અને મહારાજ પાઠવ થાય તો એ કડી રૂપ થાય જીવને ભગવાનનો આશ્રય કરવામાં કડી ભગવાનનો આશ્રય છે એ સીધો ન થઈ વતલી કડી જોઈ આશ્રય કરાવનાર એટલે રામાનુજાચાર્યમાં લક્ષ્મીજીને માને છે વૈષ્ણવોમાં રાધાજીને માનતા હોય છેલ્ભાચાર્યજીને માનતા હોય છે પણ વલ્ભાચાર્ય અવતાર મા તે અંગે શ્રીમદ ભાગવત કહે છે કે તથા આરભ્ય નંદસ્ય બધી જ સમૃદ્ધિ રહેવા લાગી શ્રી કૃષ્ણ નોંધિ પોતાના સ્વાભાવિક ગુણો ને લીધે વ્રજ લક્ષ્મીજી નું ક્રિડા સ્થળ બની ગયું જયતી તેમ જન્મ ના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વ દી તમારા જન્મને લીધે વ્રજનો નો મહિમા વૈકુંઠ લોકો કરતા પણ વધી ગયો છે અને લક્ષ્મીજી પણ આ વ્રજમાં અખંડ રહે છે વ્રજ માં ને વાલું રે વૈકુટ નહી આવું કાનોડો કાળો ક્યાંથી લાવો વ્રજ તો ભગવાન ઓલા વૈકુટમાં તો ભગવાન ધોળા છે કાળો કાંદડો મારા જોઈએ ક્યાંથી લાવ ચાર હાથ વાળો એ તો મહારાજ કે મુક્તાને જમીન મુક્તાને જમીન ક્યાં તમને તુંબડી તૂટી જાય તો હાજી કરતા આવડે ના મહારાજ તમને ક્યાં તમને ખબર છે કે જીવ હોય ને એને તમે કાંડું પકડી અને જો સંકલ્પ કરો તો એ જતાડામાં પાણો ફગાવે એની વડે અક્ષરધામમાં ફગાવી દે એવી તમારી સામર્થિ છે એનું કારણ હું એનું કારણ હું તો મહારાજ પછી બધી ગણતરી કરાવી કે અહીંથી આ મોટું ને એનાથી મોટું આ ને ઓનાથી મોટા મોટા સૌથી મોટું અક્ષરધામ છે અને અક્ષરધામમાં જે સ્વરૂપ છે મહારાજનું એ અહીં તમને મેળવીશ કોઈ ને નહીં એક તો એટલે મહારાજ ઓલા ધામ જવા ગયા તા ને કે વૈકુટમાં જ્ઞાન ગોલોક માં જ્ઞાન શ્વેદદીપ માં કરતા અમને પછી અક્ષરતા માં હરખું એટલે મહારાજ એવું બતાવ્યું हाराम हारू भजन स्थान क्यू क्यून क्यू कहार अक्षरधाम क्या सत्संग जन्म तो ये अक्षरधाम करता, अक्षर करता है हारू बताये ત્રીજી વાત એટલે આગ ના પાડે એ નાની એવી સેવા કરે એને હોવા કરે તો એટલું ફળ થાય ભગવાન રાજી કરે એર રાજી કરે હોર રાજી થાય તો એટલું ફળ થાય કારણ કે આ છે એ શ્રેષ્ઠ છે એટલે પેલા મેં કીધું કે વ્રજ બને વાલું રે વૈકુટ નહીં આવું ને કાનુડો કાળો ક્યાંથી લાવવું રે વ્રજ બને વાલું રે વૈકુટ નહીં આવું મને વ્રજ બહુ વાનું છે ભાઈ કુટ નથી આવું એમ આયા થાય એટલું કરના પૂછું થાય એટલું કરનાજ્ઞા પાડે તો લાખ આજ્ઞા પાડે રાજી અહીંયા એક સેવા કરે તો એ લાખ સેવા કરે અને જે ભગવાન આ એક સેવા કરે એટલે રાજી થાય અહીંયા એક ઉપવાસ કરે અહિયાં લાખ ઉપવાસ કરે એવું દરેક લાખ ગાળું ફાળે તો લાખ ગણું ક્યુ થયું કેવાય આ કેસ કરે અને અહીંયા લાખ અહીંયા એક ઉપવાસ કરે તો લાખ ગણું ફળ મળે જેને સીધું થઈને ભગવાન પાસ જાવું છે નકર અહીંયા રહેવું હોય તો પાછું હાવ ના મળે અહીં રહેવાટું જ કર્યું હોય તો હાવ ના મળે એટલે ગોલોક માં નહીં એવું મહારાજ એ નંદ સંતે કીધું વ્રજ મને વાલું રે વૈકુટ નહી આવત્સંગમાં જે થાય એટલે જે જીવતા જીવતા મેરા પેલા કરી લે એનું લાખ ગણું ફળ લાખ ગણા દંડા લાખ ગણા દંડા મળે કેવું ગણતરી કરાવી આવું કોઈ સંપ્રદાય ન મળે કોઈ ક્યાંય શાસ્ત્ર માં મળે ક્યાંય કરતા ક્યાંય ન મળે એવું મારા એક જરાક કર્યું હોય તો એનું લાખ ફળ થાય બદ્રિકાશ્રમમાં એનું હોય અક્ષરધામ એમ કઉ જાય કે અક્ષરધામમાં એક ઉપવાસ કરે તો લાખ ગણો અમેરિકામાં એક રૂપિયો જઈને કમાય તો પચાસ રૂપિયા સીધા એમ મળે પણ આ તો ભગવાને ઊંધું કરી દીધું આ રૂપિયા એક રૂપિયા કમાય ને પચાસ ડોલર ન્યા મળે એ ભગવાનની દયા કહેવાય એમ ભગવાનના માર્ગમાં ઊંધુ કરી દીધું કે ન્યાધી ને એક રૂપિયો કમાય તો મળે એમ એમ નહીં એક રૂપિયો કમાય ને પચાસ ડોલર મળે આ એક આગા પાડે અહીં એક નાની સેવા કરે આ એક ભગવાનને એક વાર સંભાળે લાખ વખત સંભાળે જેટલું ફળ મળે લબડધબડ સંભાળ્યા હોય તો ભગવાન તો ફળ દેવા આવે લબડ ધબડ હોય એટલે પણ કોરો ભોગે નઈ અહીંયા ભયું જાય આઈ નું જાય આરખું ગોઠવણી કરી રાખી હોય મહિમા વૈકુંઠ આદિ લોકો કરતા પણ વધી ગયો છે અને લક્ષ્મીજી પણ આ વ્રજ માં અખંડ રહે છે અધિક કોનાથી અધિક કોનાથી કારણ કે શ્રેય તો ઇન્દિરા તો અહીંયા લક્ષ્મીજી તો અહીંયા ધોડાધોડ થયા છે એમ તો એ ચાન્સ મળતો નથી એમ પેલા કાગ્ય એવું બધા લખ્યું ને કે મારી તારા કેટલા જન્મની કહાણી બહાર ઉભી તમારા જન્મ ને લીધે વ્રજ નો મહિમા વૈકુંઠ આદિ લોકો કરતા પણ વધી ગયો છે અક્ષરધામ માંથી તો કઈ કોઈ અક્ષરધામ થી તો શ્રેષ્ઠ કોઈ છે જ નહીં પણ આમ મારા ટેમ્પરરી બોલું ટેમ્પરરી સેલ બહાર પાડે ને એક ખરીદો ને બે લઈ જાઓ ઓપનિંગ સેલ ને દશેરા સેલ ને દિવાળી સેલ ને હોળી નો ફતે સેલ કરે એમાં ઓપનિંગ સેલ માં બઉ હોય ઓપનિંગ સેલ હોય જયારે ત્યારે થાતો વેપારી બકાલી બૌ મળે બકાલી ને જવું હોય કે કેળા કેટલામ દેવા રાત્રે દસ વાગે પૂછ્યું હોય જતો હોય કે માય ને તું કેટલા માય એટલાય રસ્તો અત્યાર સુધી મહારાજ બધા મૂકતો ને પૂછ્યું કે અક્ષરધામ માં કેમ કોઈ આવતું નથી મહારાજ નહી આવે ને ગેટ જ બંધ છે અક્ષરધામ માં કોઈ આવતું નથી તો મારે ક્યાંથી આવે કોઈ આવતા નથી તમે ધપનિંગ કરો તો પછી ઓપનિંગ સેલ ગોઠવું ઓપનિંગ સેલ ગોઠવું ઓપનિંગ સેલ માં તો હોય ને એ બોલા ઘણી વખત ઓપનિંગ સેલ વાબલાનું ઓપનિંગ સેલ ઓપનિંગ સેલ હોય તો પાંચસો રૂપિયાનું જબલું પચાસ રૂપિયા મળે એ બોલા રાતે લાઇન કરીને બે ને એ પાછું હોય પચાસ એટલું જ હોય પછી બોલા બધા ધોળાવું જ હોય ઓપનિંગ સેલ કે ધોળ જોઈ જાય આપણું દુકાન એટલે એટલા માટે કરે ઓપનિંગ સેલ મારા પાછું એવું નથી રાખ્યું કે ઓપનિંગ સેલ છેડ મજા આવજો એમની પાછું પચાસ રૂપિયાનું દહ ગણું જ એટલું પચાસ રૂપિયાનું પાંચસો નું દહ ગણું જ થયું ને એવું નહીં લાખ ગણું લાખ રૂપિયાનું છે એક રૂપિયા લઈ જાઓ લાખ રૂપિયાની ચીજ એક રૂપિયા માં લઈ જાઓ કા એવું થયું ને અહીંયા એક સેવા કરે તો અહીંયા લાખ સેવાનું ફળ મળે આ તો આપડે લાખ તો કઈ જાખ તો ક્યાંય ગણતરી તો નથી ભગવાન ઇનફિનિટી અનલિમિટેડ અનલિમિટેડ લઈ જાઓ લિમિટેડ દો અને અનલિમિટેડ લઈ જાઓ મારે સેલ કર્યું પછી પછી ઓલો સેલ તો તરત જ પેલા ઝાઝા ગરગી ભાળે કે આમાં તો લાભ લઈ લીધા જેવો છે એવું નહી મારે ઓપનિંગ સેલ જ રહે અક્ષરધામમાં બધું અનલિમિટેડ પૈસા અનલિમિટેડ માલ એ અનલિમિટેડ એટલે અનલિમિટેડ મળે પણ અનલિમિટેડ હોત આમાં તો આ લોકમાં ખરાંગમાં લિમિટેડ મેનત અને અનલિમિટેડ મા બીજા ધામ કરતા પણ તમે વ્રજ ને મોટું બનાવ્યું વ્રજ મને વાલું રહે વૈકુટ વૈકુંદિ લોકો કરતા પણ વધી ગયો છે અને લક્ષ્મીજી પણ આ વ્રજ અખંડ રહે છે દુજ દંડ યુગમ વિલોક્ય વક્ષ શરણાગતો સૌમ્ય શ્રીર વઘુ સાક માસ્તે હે સૌમ્ય પ્રિય ભ્રમર તું અમને કૃષ્ણ પાસે સા સારું લઈ જાય છે તેની પાસે જય પાછા આવવું ઘણું કઠણ છે પ્યારી પત્ની લક્ષ્મીજી સદાય રહે છે ને હિત ભજતેમ શ્રીદ સ્પશાકૃત સ્વાત્મ દોષાપ વર્ગેના તદયાજન મોહિની સ્વય લક્ષ્મી અન્ય દેવો નો ત્યાગ કરીને તથા પોતાની ચંચલતા કે ગર્ભ આદિ દોષો ત્યાગ કરીને કેવળ એકવાર તેમના ચરણ કમળ સ્પર્શ કરવા ખાતર કરી રહ્યા છે તે પ્રભુ કોની પાસે ભોજન માગે એકવાર સ્પર્શ કરવા આખી જિંદગી થઈ ગયા ભગવાન એમ કે તેમની સેવા કરી રહી છે તે પ્રભુ કોઈની પાસે ભોજન માગે તે તો લોકોને મોહ પમાડવા માટે છે પરિચર કેવું લખ્યું છે અશ્લોકલ્પે ગોપીયુ ગોપીયુ પરમ ગીત માટે હવે અમને ખબર પડી કે લક્ષ્મીજી છે એ કેવી રીતે એની સેવામાં આવી ગયા અમે બરોબર ઓલી બસ માં ઝાઝાઝા કાનુડા નું બહુ સરસ ભજન હતું બઉ મજા આવી મેં કીધું કે એ છે લાવ્યા છે પણ પછી હા પીડું નથી એટલે યશોદા માતા છે એ રાધાજી નું માગું લઈને ગયા એટલે ઓલા તો એને ઋષભાનું નંદિની ઓલે ઋષભાનું ને પત્ની હતા એને તો આમ મોઢું તોડી લીધું પડે આવ્યા છે મારે મારે ઘેરે તારો કાંદડો ને મારી કઈ બે છે એટલે યશોદા થી બહુ મોજાઇ ગયા એમ બે હું આગળ જાદુ કરું છું એ તું તૈયાર રહેજે બધું સામગ્રી તૈયાર રાખજે પરાય તાર પગ માનવા પડી આવીને થઈ જાય તો કે પરિચર ની સેવા સાથે કરતી હશે ચોક્કસ થયું એમ લક્ષ્મી ગોપી પ્રમાર ગીત છે ને બહુ સરસ માણવા જેવું છે ચોક્કસ તે કૃષ્ણની મીઠી મીઠી વાતો માં મુગ્ધ થઈ ગઈ હશે વાતો થી બળી જેવો જોધો બળીઓ છોકરાડા કોણ કર્યો અમે શ્યામ વિના અર્થાત મીઠી મીઠી વાતો થી કૃષ્ણે તેનું ચિત્ત ચોરી લીધું હશે મહારાજની